જયસ્વામીનારાયણ પુનરપી જનન પુનરપિમારણ પુનરપિજનિ જઠરે શયન ઈહ સંસારે પે પા મુર ગજગોવિંદ ગજગોવિંદોવિંદજ મૂઢમતી નલિંદલગત જલ અતિ તરલં તદવજીત અતિશય પદ્ધિ વ્યામાનગ્રસ્ત લોક શોકાહત ભજ ગોવિંદો ોવિંદજ મૂઢમતેમ સહસ્રમ ધ્યેય શ્રીપતિ રૂપમજસ ને સજ્જન સંગેચિત ્યેયનાયીત ભજ ગોવિંદો ગોવિંદ ભજ ગોવિંદોવિંદોવિંદ ભજ મૂઢમત गत शुक्रवार अपने साबड़्य आ जीवन छे है नली दलगत जलम अति तरलम तदवत जीवितम अतिशय चपलम कमलना पांदर जल नु टीप पड़ू होकड़ू बिंदु जान्य हो सेज पवन पवनो जोको आने दड़ी पड़े नष्ट थी जाए यू नाशवान आ जीवन आश्चर्य पड़ में नष्ट थ हम अमेरिका में एक पंचोतेर वर्षना भाई पोता बर्थडे उजवता पंचाणु किस मीणबत्ती मूकी पेटा पी सिस्टम प्रमाण जेनी बर्थडे हो मीणबत्ती फूक मारी ने। ठारी आपने यहां छे तो दीपक जला जलावे दीपक ठारे तो ये पंचाणु वर्ष न बाबा बोखले मोढ़े फूक मारी ने मीन बती था। एक मीणबत्ती ठारता ठारता ठारता चोराणु मीणबत्ती ठारी नाखी પંચાણું મી મીણબત્તી એક બાકી હતી કેન્ડલ ફૂક મારી અને મરી ગયા હવે આ તમે વિચાર કરો આવી કલ્પના કોઈને ન હોય આવું જીવન અતિશય ગેરંટી વગરનું છે ક્યારે કોણ ઓછું થઈ જાય કંઈ કહેવાય ये जीवन समाप्त थी जाए नष्ट थी जाए यह पेहला करी ले काम बुद्धिवान मनसे कर शंकराचार्य सहित सत्पुरुष समझा वरमवार काम शू कि पुनरअपी जननम पुनरअपी मरणम पुनरअपी जननी जठरे शयनम फरी फरी जन्मव फरी फरी मरव फरी फरी ने माता उदर में ऊंधे मस्तके लटक यहाँ न गण शकंत दुखों भरपूर आ संसार छे है एटले जैसे दुखालय कीधो दुखन घर कहो संसार डगले पगले दुखन घर है तो भगवान परम सुखना धाम है ये भगवान सन्मुख भगवानी समीप भगवान तरफ जेटे चालसू एटल आप भगवान भगवानी दूर रहू एटल आपने दुख थानू थे रह रीते वैशाख जेठना तपता गर्मीना एप्रिल दिवसों कोई जगह बरफ ना पहाड़ हो तो जितला ये बरफना पहाड़ी नजीक पहाड़ थी एटली शांति आज जेटाला जेट जता जाइए नजीक एटली सुख वे ठंडक जेम जेम नजीक जाए एम वक बरफना पहाड़ी जेटा दूर एटली गरमी जेम जेम बरफना पहाड़ी नजीक जाए एम बधु ब ठंडक अनुभूति अवश्य थाय आप भगवानी नजीक थीशू कम सुखनी अनुभूति दूर एट्ला संताप ताप विचार करने के दूर के नजीक भगवान ने नजीक थव कई रीते थव ये बात हम शंकराचार्य जी समझा ये श्लोक है ध्येय गीता नाम सहस्रम ध्येयम श्रीपति रूप मजस्रम ने सज्जन संगे चित्तम देयम दीन जनायम शू करव हम शंकराचार्य जी समझा सत्पुरुषों तब जुवे के मेहनत कर एक वस्तु रही ना जाए। द्यान बदूज न जाए ध्यान राखी बधुजवाड़े तो भगवान ने नजीक केम थवाय भगवान ने केम पेम आ दुखना दावान रूपी संसार नाप ना शमे केम जीव सुखी थाय केम भगवान ने पा तो शू शू कर तो आ श्लोक में पांच बाबत शंकराचार्य जी बताई एक गेयम गीता गेयम एट गान करो, गीता गान करो नाम सहस्त्र विष्णु सहस्त्र नाम एनो पाठ करो एनु गान करो बीजू ध्येयम ध्यान करो કોનું શ્રીપતિ રૂપમ અજસ્રમ લક્ષ્મીપતિ ભગવાન નારાયણ એના રૂપનું ધ્યાન કરો પણ કેટલું અજસ્રમ અખંડ ધ્યાન કરો ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્રમ અખંડ ધ્યાન કરો અજસ્રમ એટલે અખંડ ધ્યાન કરો કેટલા થયા ત્રણ ચોથું ધ્યેયમ સજ્જન સંગે ચિત સત્પુરુષોના સજ્જનો ના સંગમાં ચિત્ત લઈ જાઓ એટલે સત્સંગ કરો પાંચમું દેયમ એટલે આપો દિન જનાય વિત એટલે પૈસો ગરીબ લોકોને હિન લોકોને મુશ્કેલી હોય એ લોકોને પૈસાનું દાન કરો સંપત્તિ આપો એટલે ટૂંકમાં દાન કરો आप पांच बाबत शंकराचार्य जी आ श्लोक में बता एक एक थोड़ थोड़ा समझवा कोशिश पहली गेयम गीता गीता एट श्रीमद भगवद गीता एन थोड़ो परिचय धूतराष्ट्र पांडु महाराज सग भाई धूतराष्ट्रीय दीकरा सौ कौरव पड़ो महाराज पांच पांडव पड़े पांडू महाराजा हस्तिना दिल्ली पचानक अवसान थे धूतराष्ट्र महाराज राजी राज पर बैठा दुर्योधन एमनो मोटो दीकरोष्ट्र दुर्योधन बाप गादी दुर्योधन कहीं पैलो रे नुर्योधन सुधन सुधन खराब वृत्ति दुर्योधन पड़ी हदे मलि वृत्ति बाप दीकराई के सग भाई न दीकरा हम एने तो कूंता माता विधवा थी गया छोरा न बापिया थे हक प्रमाण राज्य अर्धु પચાસ આપી દેવું જોઈએ મહાભારતમાંથી શીખવાનું જ આ છે અને જો આપણે ના શીખીએ તો ઘરમાં મહાભારત થાય અને મહાભારતનું જે પરિણામ આવ્યું એ પોતાને ભોગવવાનું આવે આ શાસ્ત્રો આ સાર છે तो यहाँ हक नाष्ट्र दुर्योधन कोई रीते हम जो जीवता रियात आप कवतराओ ते जा तो झेर दीदी भीम जवाब बदाय बची गया तो पी लाक्ष में કેટલા હીન વૃત્તિના હશે યુતરાષ્ટ્ર ને બધી ખબર છે આ દુર્યોધન શકુની ને બધા દુશાસન ને આજે ચંડાલ ચોકડી કામ કરે છે યુતરાષ્ટ્ર બધી ખબર જ છે એને અંદરથી એમ છે કે આ હોય તો જવા દો આપણે વધુ ભોગવીએ લાક્ષાગૃહમાં સગા ભાઈના દીકરા સગા ભાઈઓ માં કુંતા સાથે પાછા बाशिश कर भगवान बचायावटे झूगटू रमंत्रण आप चौपाट एम चालाकी करतुराई करी, चाला करी, करी। युधिष्ठिर महाराज पोते पा फेंके युधिष्ठिर महाराज चौपाट रम झुगटू रम अत्यंत कुशल महिरता चैम्पियन था સામે પક્ષે દુર્યોધન ને કઈ એવું બહુ આવડતું નહોતું એટલે એમાં પણ તમે જો એને રમવાનું પોતે પાસા ફેંકવાનું કામ શકુની આપ્યું કે હું રમું ખરો પણ પાસા છે મારા વકુની ફેંકશે યુધિષ્ઠિર મહારાજ કે કાંઈ વાંધો નહીં એમ કરો ભાઈ તમે રાજી રહેતા ચાલો એમ ખરો બસ નહી રમતમાં તો પોતે જ પાછા ફેંકવાનું હોય રાખો વાંધો નહીં હવે શકુની એમાં પણ ખૂબ ધૂર્તતા કરી ચાલાકી કરી પાસાઓની અંદર એટલી બધી ફેરબદલી કરી કે એ જલ્દી ખબર પણ પડવાના જેમ નાખે એમ પોતાની તરફી જ પાછા આવે એમ એણે યુધિષ્ઠિર મહારાજને હરાવ્યા અને બાર વર્ષ નો અને તેરમું વર્ષ ગુપ્ત કેવી ઘોર विपत्तियों विपत्ति में लोग भटकिया माँ साथे, तो विचार तो करो भाई भाई शू करे आ महाभारत वन मटका दया नी माँ कूंता नहीं करे संपत्ति आधु करने कारण आठतेर वर्ष पूरा कर हम अमर हक आपी द તો એ આવા આપવાની દુર્યોધન ચોખ્ખી ના પાડી દે એ હું આપવાનો નથી એટલે હવે શું વાંધો છે કાગળિયા હોય આ ધંધો કર્યા વગર વિચાર કરો મારો તો ખુલ્લો મેસેજ છે જે આવા ધંધા કરતા હોય એ બધાને કોઈ દિવસે આ ધંધો કરવો નહીં જીવનમાં સુખી થવું હોય તો નહીં તો તને જોજો મહાભારતનું શું છે હાથમાં છે એટલે નથી દેવું બસ છેવટે ભગવાન શ્રી કૃષ્ણ મધ્યસ્થી બન્યા અને દૂત બનીને જે દ્વારિકાધીશ સમ્રાટ અને રાજા ધીરાજી કોઈનો ચાકર ચીઠી લઈ જાણો ટપાલી થતો હશે કઈ છતાંય થયા ચાલો હું સમજાવી આવું ઘણા કીધું જવા જેવું નથી આ કઈ સામી વેજા એવી છે સમજે એવી નથી તો ભગવાન કે ના હું જઈશ માન મોટા એ બધી મોતી નરસિંહના પુરમાં આવ્યા અને કહ્યું આપી દો એનું જે છે આપી દો તમે તમારું વાપરો બ્રાહ્મણો હક પ્રમાણે જે પડતું હોય બધું લઈ ગયો ને શું વાંધો છે લડી લડીને ક્યાં સુધી આવી રીતે કરવાનું દુર્યોધન કે નથી આપવું તમને કીધું નહીં છેવટે ભગવાન શ્રી કૃષ્ણે એમ કહ્યું કે પાંચ દીકરા છે પાંચ ભાઈઓ છે પાંચેયને એક એક ગામડું આપી દગરે નહીં હો પાંચ ગામ આપી દિવ સુખે રહેશે હરિભજન કરશે ચાલો અર્ધું પાંચ ગામડા આપો પાંચ મહાનગરો નથી માંગ્યા પાંચ ગામ આપી દો ભજન કરશે હવે આ ઉંમરે હોય કુંતામાં વ્રદ્ધ થયા બિચારા ક્યાં લઈને ફરે તમે જરા કે વિચાર તો કરો પણ બુદ્ધિ વહી ગઈ હોય પછી એને ખુદ ભગવાન સમજાવે તો સમજે છે સંપત્તિના મોહ લાગ્યા હોય સમજતો હશે એને એમ છે અમે બધું સમજીએ છીએ પણ ના બાપા એ સમજે ને મને તો બહુ અનુભવ ભગવાન આપણે શું સમજાવીએ વિચાર તો કરો અમે શું સમજાવી ખુદ ભગવાન પાછા પડતા હોય એ મૂઢ લોકોને કોણ સમજાવે અને સમજવું હોય તો આ કથામાંથી સમજી જાય પાંચ ગામ આપી દો અને દુર્યોધન ઉભો થયો તમને કેટલી વાર સાફ સાફ સંભળાવવામાં આવ્યું છે છતાં પણ તમે એક ને એક વાત લઈને પાંચ ગામડાની ક્યાં વાત કરો છો યદુ નંદન હા તો ભગવાનની સામે બેફાટ બોલે છે સોયની અણી જેટલી પણ જમીન હું આપવા તૈયાર નથી વિચાર કરો આ મહાભારતમાં આના જ શબ્દો છો સોયની નોક જેટલી પણ જમીન નથી દેવી લો હવે એ પછી મહાભારત નું યુદ્ધ થયું શું દશા થઈ તમે જોવો સોય સો કૌરવ ડીયા સહિત વિતરાષ્ટ્ર મરી જાય પાણી પાવનારો શ્રાદ્ધ નો પિંડ નાખનારો કોઈ બચ્યો નહી એક સો એ સો રાંડી અને ખુદ ધૂતરાષ્ટ્ર દાવાનળમાં બળીને ભસ્મ થઈ ગયા જંગલમાં આ વળ નીકળ્યો પાઘડીનો વળ છેડે આજે કોઈ પોતાના દીકરા નામ દુર્યોધનને દૂતરા નથી રાખતા નામ તો સારું છે સવારમાં ઉઠીને કોઈ દુર્યોધનને યાદ નથી કરતું પરિણામ આ આવે અણ હંમેશા કોઈનું પચાવવાની ક્યારેય કોશિશ કરવી નહીં જેનો જે હોય અરે આપણા કરતા તો ખાનદાન તમે કેવા સાવ રીક્ષા ચાલકો હોય પોસ્ટમેન ટપાલી જેવા હોય ગરીબ મજૂર લોકો હોય ચાલી ચાલી પચાસ પચાસ લાખના થેલા મળી ગયા હોય તોય એને ગોતીને ઘરે આપી આવે કે બાપા અમારું અને ભેટ આપે પછી કે લો તમે દસ તો રાખો તો કે ના બાપા આમાં તમારું હતું અમારે અમારે પસીના ખવાય અમારે કોઈનું લેવાય પણ બુદ્ધિ એવી ચાલાક છે આંચકી લઈએ સગા ભાઈઓનું એને બુદ્ધિનો નિયમ છે કે નહીં ઉપરવાળાને પૂછો ને બીજાને શું પૂછવાની જરૂર છે અંદરથી ના પાડી દે પૂછતા આવડે તો પણ ના મોહાંત હોય ને એટલે એને આ ફઈબાને રામાનંદ સ્વામી સોનાનો પાસો આપ્યો દાનમાં આવ્યું હતું સોનું અને પછી સદાવ્રતમાં ક્યાંક વાપરજો રામાનંદ સ્વામી એ વખતે ત્યાં માંગરો તો ફૈબાને કીધું પુતળી ફૈબા ગોવર્ધનની ફરી કે લ્યો આ રાખો જરૂર પડશે ત્યારે મંગાવી લઈશું માગશો એ સમય જતા પછી રામાનંદ સ્વામી છે તે પાછો માગ્યો કે ભાઈ હવે ઓ સોનું છે તો એ તમે આપો તો એ કયું વળી મેં તો તમને આપી ન દીધું લ્યો જોવો કેવા રામાનંદ સ્વામી ને સેવનારી પણ એને એની બુદ્ધિમાં તો ગોઠ્યું જશે ને એ ગોઠવા વગર એને કઈ એમને લઈ લીધું છે એને શું વિચાર્યું હોય તમે સમજો શું અત્યાર સુધી આપણે સ્વામીને કેટલું દ્રવ્ય આપ્યું છે કેટલી સેવા કરી છે ઉત્સવમાં આપણે કેટલું દ્રવ્યનો ખર્ચ કર્યો છે આપણે દર વખતે ફાળામાં ભાગ લીધો છે હજારો રૂપિયા વાપર્યા છે અને આજ આપણે થોડી જરૂર છે દીકરા દીકરીને ચડાવવાની તો સોનું છેત આપણે એમાં વાપરીએ એમાં કઈ ખોટું નહીં આપ્યું એમને થોડું લઈ લેવું છે ને આમ જ કરે આમ નુલેશન સાફ સાફ પૂછો તમારા બાપનું નથી એ પછી તમારે ગણિત ગમે ત્યાંથી લાવવાના છે તો બુદ્ધિના તરકા માંથી ગમે એટલું નીકળે ભેજું તો બધું બતાવશે દિલ ને પૂછો કે આ નથી હકનું નથી અરે ભલા અમે તો સાધુ છીએ પણ અમને કોઈ પાંચ રૂપિયા આપ્યા હોય કે આ તમે ઠાકોરજીને માટે વાપરજો પછી પતી ગયું એમાંથી અમારા માટે લઈએ ને તો આવડાવડા જીવડા પડે નરકમાં એ અમારા માટે પછી ના વપરાય ભગવાનને માટે આપ્યું ભગવાનને અર્થે જ વપરાય તમે પેલી કદાચ નથી જાણતા હોય દીવાબત્તી કરનારો અમારા આરતીબત્તી કરીને પછી જમવા બેસી ગયો નખમાં ખીચડીનું ઘી રહી ગયું આરતીનું ઘી નખમાં રહી ગયું ને ખીચડી ખાવા બેઠો એ ઓગળીને ખીચડી માંગ્યું દેવનું હતું ને તો કુતર્યો એનું હું થતું છે ભલા કઈક વિચાર દઈ ને રાજી થાવ ને ઉપરવાળો એમાં રાજી છે આ દુઃખ ભગવાન જ આપે છે ને આ કોણ આપે છે તમને આ બધું કોણ આપે છે દેનારા ની કોઠી નહી ખૂટે દાણા મોજ મારે હું મોજ મારે મોજ મારે દેતા હોય કોઠીએ દાણા ખૂટતા હશે અને લઈ પછી કોઈ દીધી થયા નથી કોઈને ઘેરે દિવાર નથી પેઢી દર પેઢી પછી તમારે દુઃખ ભોગવવાના હોય ને વંશ પરંપરા તો આ ધંધા કરવા દઈ જો ઉગે ખેતરમાં દાણા નાખી દે છે મોટી ભરતો ભરી ભરીને આપે છે ભલા માણસ પણ એવા રાક સ્વભાવના હોય ને એ લઈને રાજી થાય દઈને રાજી ન થાય હા આ બધા દુર્યોધન ને ધોતરાષ્ટન એ તમે માનો છો કે કોઈ હરિભજન નહોતા કરતા બધા પૂજન કરનાર છે બધા બધા ભજન કરવા વાળા છે બધા શાસ્ત્ર સત્સંગ કરવા વાળા બધા સાધુ નું બોલાવીને સત્સંગ જમાડવા પૂજન અર્ચન બધા વ્રત તપ કરનારા છે બધા જમાના છતાં જો આ કર્યું શું થઈ પૂતળી શું ઓછા વ્રત તપ જપ અને સેવા કરનારી હતા છતાંય એવા ગુરુ સમર્થ રામાનંદ સ્વામીનું ઓળવી જવાનું બુદ્ધિ યોગ્ય ઠેરાવતી હોય તો સગા ભાઈઓનું ઓળવી જવા માટે બુદ્ધિ શું ન યોગ્ય ઠેરાવે માવતરે એને કહેવાય કે જેની દ્રષ્ટિમાં ભેદ ના હોય શું માવતરના લેબલ લઈને હાલી મેળવે છે મને એ નથી ખબર પડતી દુશ્મન થોડો છે કંઈ માવતર એને કહેવાય કે પાટું માર્યું હોય તો એના પગ ચાટી એને માવતર કહેવાય આ તો છેલ્લે કાંઠલે જઈને બેસે એને તમે માવતર કહો છો માવતર એટલે માવતર શું વળી એવા ભજન કરનારાઓ કોઈ પોચા નથી પૂતળી ક્યાં ગઈ હા ભગવાન હાથ જાલતો હોય લટકી જવાના ધંધા કરવા દાખ કરવા નડે જ અણહકનું એ નડે જ મારી જ નાખે કોઈ કોઈએ અમને કહ્યું કે જો આ ફલાણા સાધુ છે એના માટે પૈસા વાપરજો એના માટે જો ન વાપરે અને પોતાના માટે વાપરી નાખે મરી જાય જ્યાં સુધી અમુક પ્રારાબનો ધબો ધક્કો હોય ત્યાં સુધી ચાલુ જાય અનંતઅનંત દુઃખમાંથી છૂટવું હોય તો કોઈ દિવસ અણહકનું કોઈનું લેવું નહીં आप आपी था जनरा भगवान राजी छो कारण भगवान नो स्वभाव दी जाने गई लोभिया भगवान थोड़ा राजी छो भगवान उदार छदार को कैल्क्युलेशन न माडे उदार कहवा उदार कोने कहवा गणित न माडे उदार कहवा હા હા હા ભાઈ તમે તમારે સુખી થાવેવા માટે આમ પૈસા ને થોડો ઘાક કરી દો અને પછી શું માને અમે ગરીબો બહુ સેવા કરી હગા ભાઈ દઈ દે હું તો ઘણી વાર ધર્મ સંસ્થાઓ જાત જાતના કેટલ કેમ્પ કરે નેત્ર કરે દંત યજ્ઞ કરે બધું કરે પણ તમારે ત્યાં નોકરીએ છે એને થોડું વધારે આપો ને એક કેટલ કેમ્પ ન તો કર્યો હાલો પણ માણસને પ્રશંસા જોઈએ છે એટલે દાન કરે છે જેણે પીપા ભગતે શું કીધું પીપા કિસિકા ના લીયા તો દિયા વારસો હજાર જો કોઈનું લય નથી લીધું ને તો હો વાર આપ્યું જ છે એટલે નથી સાબુદીનભાઈ કેટલાક એક જણો મને એમ કે મારે કઈક દાન ધર્મ કરવું છે શું કરવું તો જેને ઉછી ના લીધા છે આપી દો ને જેના હલવાયડ્યા છે એના આપી ગયો બસ આ દાન ધર્મ જ છે ભલા માણસ મૂળ વાત આપણી આ તો મહાભારતમાં મેસેજ છે મહાભારત તમારી સામે છે તો દુર્યોધને કીધું કે સોય નાકા જેટલી જમીન નો આપ કૃષ્ણ કે એટલે મતલબ શું મતલબ એ યુદ્ધ વગર આ શબ્દ બોલ્યો યુદ્ધ વગર હવે સોયના નાકા જેટલી જમીન હું ના આપલી પાટલી બોલો ભગવાન ઉભા થઈને હાલતા થઈ ગયા ટૂંકમાં કહું પછી તો યુદ્ધની ઘોષણા થઈ સામ બે સેનાઓ આવી ગઈ પાંડવોનું કૌરવોની સેના શંખ ભૂકાઈ ગયા પાઉન્ડ્ર પંચજન્ય એવા બધા ક્રૌચ એવા શંખ નાદ થયા ગગનભેદી અવાજો બધા ભીમ એનો કૃપાચાર્યુ સેનયોર ઉભયો મધ્ય રથમ સ્થાપ્ય ને હે અચ્યુત હે ભગવાન કૃષ્ણ બે સેનાની વચ્ચે મારો રથ ઉભો રાખી દો મારે જોવું છે मेरे को सामने लड़वाती कोई कह अर्जुन महाराज शून्य भक्तरो पेहर सेवा देवकी नंदन कृष्ण लागता हे हाथ में गांडीवाम केम रही गुँ से केम आम अक्षय भाथो लटकता हे के शस्त्र सरंजा रथमा पड़ो हे पाचा भगवान जगवान ने एम हुकम करे વચમાં રથ લઈ લો જેમ કોઈ ગાડી શેઠ કોઈ ડ્રાઈવરને હુકમ કરે હા હુકમ જ છે ભગવાન કેવું નાનું કામ તૈયાર કરવા તૈયાર થઈ જાય છે જેનો લાડલો હોય એના માટે શું નથી કરવા તૈયાર થતા હે આપણે લાડલા થવાની આપણે જરૂર છે પણ આપણે ખાટું થઈ ગયા છીએ નથી ભગવાનનું માનવું નથી સાધુનું માનવું જીવ દુખ્યા થવાના કઈ બીજા માર્ગો હોય ખોળવાના આ જ હોયમાં રથ શું શબ્દો નીકળ્યા છે મારે જોઈ લેવા છે આંગળીએથી નહોતું કયું માથામાંથી તીર ખેંચીને કીધું મારે આમ જોઈ લેવા છે મારે કોની કોની સામે આમ લડવાનું છે રથ ઉભો રાખ્યો અને અર્જુને આમ દ્રષ્ટિ કરી પચીસ વર્ષના વિષ્ણ દાદા શે ચાંદી પથરાઈ ગયો આખા શરીર ઉપર એક બુજાવ ઉપર પાપણો ઉપર પણ ક્યાંય કાળો વાળ નહી આવો ઢોસો નેણ ઢળી ગયા પણ પટકાથી બાંધીને ઊંચા કર્યા અને જાણે નવ હાથ નવ ફૂટ લાંબો ગિહિ હોય નાખ્યો હોય માથે પટકો બાંધ એક પગ આમ રાખ્યો હતો અર્જુને એની સામે જોયું આને મારે મારી નાખવાનું જેના ખોળામાં હું ઉછી રહ્યો જેની દાઢીમાં મેં હાથ ફેરવી ફેરીને દાદા દાદા કહીને વાલ પ્રાપ્ત કરી જ્યાં જોયા તો દ્રોણાચાર્ય જેની પાસે શીખ્યો એ જ વિદ્યાથી આને મારવાના છે કૃપાચાર્ય કુલગુરુ કે કુળના એક એક કામ ગુરુને પૂછ્યા વગર ન થાય કુલગુરુ કૃપાચાર્ય ને મારવાના છે અરે ધ્રુત્રાષ્ટ્રને દુશાસનને ગમે તેવા હોય પણ છે તો મારા કાકા બાપાના દીકરા છે આને મારે મારી નાખવાના છે हाय हाय हाय आइंडो सम्रांग जो सत्ववादी पुरुष कोने कहदम पसीनों थो धरती जाने फरती हो गांडी शिथिल थे नीचे पड़ी। थी नीचे पड़ गय हाथ में बाण नीचे पड़ गये एकदम लथड़िया था खा तो अर्जुन पाटली पर बेस भगवान कृष्ण जरक रथ हेलियों एट आशू थ ત્યાં તો અર્જુન તો પાટલીએ બેસી ગઈ એકદમ દોડીને પાર્થ આ તને શું જો ભાઈ લો અર્જુન અને યુધિષ્ઠિરનો આ ભેદ અર્જુનને કર્મ કરતા પહેલા શોખ થાય છે કે આ હું શું કરું છું એમ આને મારવાના છે મારે સગા ભાઈઓને મારવાના છે અને સગા ગુરુને સગા દાદાને યુધિષ્ઠિર મહારાજ ગમે એવા ધર્મવાદી છે પણ એને ત્યારે શોક નથી થયો મહાભારતમાં લાખો કપાઈ ગયા પછી શોખ થયો ને બહુ ખોટું કરી નાખ્યું મધ્યાના નવ માં બચરામૃત માં એટલો બધો શોખ થયો મારે કારણે જ આ બધા વિધવાઓ થઈ મારે કારણે બાળકો રખડી પડ્યા ને મારે કારણે જ આ બધાનો લાખો સંહાર થઈ ગયો માણસો તો મર્યા અરે હાથી ઘોડા પશુઓ પણ મર્યા કેટલા જીવની હિંસાથી હાય હાય મેં જ આ બધી મેં જ પછી ન ખાવું ભાવે ન ઊંઘ આવે ન કાંઈ ન ચેન બધા ઋષિઓએ એમને સમજાવ્યા શ્રીજી મહારાજ વચનામૃતમાં કે છે ઋષિઓએ સમજાવ્યા ખુદ વ્યાસ સમજાવ્યા ભગવાન શ્રીકૃષ્ણ એ ખુદ સમજાવ્યા મહારાજ કે છતાય પણ એમણે શોક મૂક્યો નહીં પછી શ્રીકૃષ્ણ એનું બાવડું જાળીને ભીષ્મદાદા બાણસૈયા ઉપર કો ત્યાં લઈ ગયા અને દાદાને કહ્યું કે આને છોકરાને કંઈક સમજાવો પછી શાસ્ત્રના રેફરન્સ આપી આપીને ભીષ્મ દાદા સમજાવ્યું ત્યારે કાંઈક શોક મુક્યો પણ તોય શ્રીજી મહારાજે કહ્યું કે અર્જુન જેવા તો નિશંશય થયા જ નહીં एट नरनायण देवी जय तो अर्जुन थी कि युधिष्र महाराज ने ना हम बधु जाए छो भगवान ऋषिकोण विश्वास आया तो है। विश्वास मोटी बात ए भगवान वहालो ये थाय कर्म करता पेला विचार करें એની પાસે ભગવાન દોડીને આવે છે અરે અર્જુન આ કટાણે તને આ શુદ્ધ મહારાજ મારે લડવું નથી કા રુધિર પ્રદગ આ લોહીલા રાજ્ય અને એની સમૃદ્ધિ ભોગવી મહારાજ મારે ક્યાં જાવું છે એના કરતા મેં તો નક્કી કરી લીધું છે કે હવે હાથમાં ભિક્ષા લઈને ભીખ માગી જીવન પૂરવું કરવું છે પણ મારે આ કુળ સંહાર નથી કરવો પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ કે ભૂંડી કરીને પેલા અર્જુન વિચાર કર વિચાર કરો ગીતા વચન છે તું નપુસકું કે મારે યુદ્ધ નથી કરવું તને ખબર તો હતી આમાં હા કઈ પાર્ટી આવવાની છે પાકિસ્તાન કે બાંગ્લાદેશ આવવાનો તો યા ભલામણા હે તને ખબર જ હતી આને કેટલાય વખત તૈયારી હાલે છે નહોતી ખબર ભીષ્મદાદ આવવાનો છે તને અટાણે આ તને તાણે ટાણા વગેરેનો આ મોહ તને ક્યાંથી પેદા કર્યો પછી ભગવાને કીધું જો અર્જુન આપણે યુદ્ધ માગ્યું નથી એને કીધું છે યુદ્ધ વગર સોયના નાકા જેટલી જમીન નહીં દો તું ક્ષત્રિય છો કે બીજી જ્ઞાતિનો છે કે મહારાજ ક્ષત્રિય છું મારા કુંતાનો દીકરો છું પાંડુ મહારાજનો પુત્ર છું ક્ષત્રિય છો ને તો ક્ષત્રિય નો ધર્મ છે કે આવેલા યુદ્ધ સન્માન કરે અને આ ધર્મ યુદ્ધ છે હવે આ બધા એવા ફાટી ગયા છે મારે ધરતી સાફ કરવી જોઈએ નાખીશ પણ બાકી સાફ તો કરવું છે મેં એક ધાર્યા પછી હું પાછો લડતો નથી તારે ન લડવું હોય તો ના લડવું પણ હું કોઈને રહેવા દેવાનો નથી પણ હું તને એક સલાહ દઉં છું મારે ભૂકો કાઢવો છે તારે નિમિત્ત થવું હોય તો મારે જસ તને આપવું છે તું મારો લાડકો છો જસ લઈ લે ઉભો થઈ જાય મારે જસ તને આપો છે આપણે જસ લેવાય તૈયાર નથી ભગવાનને અબજસ દઈએ ભગવાન મારું ભૂંડું કર્યું ફલા સાધુ મારું આવું ભૂંડું કર્યું એટલે સાધુ કોઈ ભૂંડું કરતો હોય છે સાધુ તે હોય ને કારજ હાનિ સાધુથી કોઈથી કારજની ન થાય ભૂંડું કરતો છે સાધુ અરે અવળું હવળું બોલી ગયું હોય તો જો સાચો સાધુ હોય તો ઠાકોર એનું હોવળું કરી નાખે તમે શું ભલા માણસ બોલ્યા છો સાધુ થી ભૂડું થતું હશે અડધો પડધો ઊંઘમાં હોય અવળું હવળું બોલી ગયો હોય તો ઠાકોર જે હોવળું કરી દે પણ વિશ્વાસ ક્યાં અને હાલીમીડ્યા છીએ આપણે સત્સંગ કરવા મોટી વાત છે ભાઈ આ ઉભો થાય મારે તને જસ આપે નિમિત્ત માત્ર સાચી ડાબે હાથે ધનુષ પછાડનારો તું ચડાવનારો છો જમણે હાથે તો ચડાવે છે પણ થાકી જાય તો ડાબો હાથ પર ચડાવે બે હાથે તું બાર સંધાન કરી શકે વિશ્વમાં કોઈ આવો બાણાશાળી નથી કોઈની પાસે આવું ગાંડિયું નથી ખાલી પણ મૂકીને મૂકી દે તો સ્વર્ગ સુધી ઇન્દ્રાસન ધ્રુજી જાય એવી તારામાં તાકાત છે મારે તને જસ આપવો છે બેઠો થઈ જાય અને અર્જુન પછી ઉભા થયા મહારાજ કરી છે એ વચન આમ શું એ મુદ્રા હશે ભગવાન કૃષ્ણની સામે હમ કરી છે એ વચન પ્રભુ આપ જેમ એમ કરવા તૈયાર છે તો થઈ જા તૈયાર આને જે અખ્તર ચડાયું રથ પાછો વાળો પછી જે આવ્યો છે ને પછી જે લઈડ્યો છે પણ એ મારે નથી લડવું એમ કહીને જયારે શસ્ત્ર નીચે મૂક્યા અને ભગવાન કૃષ્ણ આપ્યો અને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશનું નામ શ્રીમદ ભગવદ ગીતા છે આ ભગવદ્ ગીતા સાતસો શ્લોક ત્રણ કાંડ કહેવાય જ્ઞાનયોગ કર્મયોગ भक्ति योगार अध्याय कहवा श्रीमद भगवद गीता कहू के आ भारत देशों वेद उपनिषद बद डूबी जाए एक श्रीमद भगवदगीता जो रही जाए तो बधा शास्त्रों पा ये बैठा थी जाए यीमदगवीता है अर्क एसे लोकमान ने तिलके कहू કે કોઈને હિન્દુ ધર્મ સમજવો હોય હિન્દુ ધર્મની રીતિ સમજવી હોય હિન્દુ ધર્મની વિચારધારા સમજવી હોય હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન ફિલોસોફી સમજવી હોય જા જાત્રો ના આપશો શ્રીમદ ભગવદ્ ગીતા આપી દો બધું સમજાય જશે શ્રીજી મહારાજે એકસો ને અઢારમાં શ્લોકમાં શિક્ષાપત્રીમાં કહ્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે અધ્યાત્મ શાસ્ત્ર એટલે આત્માને પરમાત્માના સ્વરૂપનો નિર્ણય કરનારું શાસ્ત્ર આત્માની સાધના આત્મસાધના પરમાત્માની ઉપાસનાનો નિર્ણય આપતું શાસ્ત્ર તત્વ નિર્ણયની ઉપાસનાનો નિર્ણય આપતું શાસ્ત્ર એને અધ્યાત્મ શાસ્ત્ર કેમ નાવું ને કેવું વ્રત રહેવું ને કેવું ખાવું ને ક્યારે જાગવું ને ક્યાં દાન કરવા ને કેવા વ્રત કરવા એ જે શાસ્ત્ર બતાવે એને ધર્મશાસ્ત્ર કહેવાય આચાર શાસ્ત્ર છે એકાદશી રેજો આવી રીતે હાથ ધોજો આવી રીતે આ ફળ મૂકજો આવી રીતે સ્નાન કરજો આવી રીતે તીર્થ કરજો આ ન ખાશો આ ખાશો આ અડશો આ ન અડશો એ જે કહે શરીરથી જે આચરણ કરવાના નિયમો બતાવે ધર્મશાસ્ત્ર કહેવાય અને આત્માન પરમાત્માનો આમ યોગ કરી આપે અને એનો નિર્ણય ઉપાસના બતાવે એ શાસ્ત્રનું નામ અધ્યાત્મ શાસ્ત્ર એ જ મુખ્ય છે ત્યારે ભગવાને કહ્યું શ્રીજી મહારાજે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે નિર્ણય લેવા હોય તો જોઈ લેજો વન વિચરણમાં શ્રીજી મહારાજ રોજે ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરતા સાંખ્યો ગીતાનો બીજો અધ્યાય એ રોજ પાઠ કરુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ અઢાર દિવસમાં અઢાર અધ્યાય કંઠસ્થ કરોજનો એક અધ્યાય કંઠસ્થ કરી નાખો એક જ દિવસમાં એક અધ્યાય બીજે દિવસે બીજો ત્રીજે દિવસે ત્રીજો અઢાર મેં દિવસે અઢાર અધ્યાય કંઠસ્થ ગીતાના શાસ્ત્ર ભણ્યા હોય નહીં એને શાસ્ત્રો મહિમા હોય જે શાસ્ત્ર અડ્યાદ નથી એ શાસ્ત્રને તો બાપા એવા ઉડાડે છે વાત નથી એટલે જ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલમાં રવિવારે એક નહીં એક ઓલ્ટરનેટિવ રવિવારે સવારના વહેલા છ વાગે આરતી થાય મંગળા આરતી આપણે ઠાકોરજીની ત્યારે સમૂહમાં વિદ્યાર્થીઓ આજે પણ અવકાશ પ્રમાણે ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ થાય છે એ બરા આજા છે આજે સાઠ સાઠ આ ચાલે છે એ પુરુષોત્તમ યોગ છે શંકરાચાર્ય જે ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે રામાનુજાચાર્ય ગીતા ઉપર આપણી ગુરુ પરંપરામાં રામાનુજાચાર્ય આવે ને એમણે ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે અને આપણા ગુરુ ગોપાલનંદ સ્વામીએ પણ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે અદ્ભુત ભાષ્ય એ ગીતા સમજાયો અમેરિકા ઇમરસન ચિંતકો છે સાધુચરિત ચિંતકો એમણે કહેલું છે કે વિશ્વમાં બીજા જેટલા ધર્મો છે એમાં જે શાસ્ત્રો છે એમાં જે તત્વજ્ઞાન નિરૂપણ થયું છે એ તત્વજ્ઞાન એક બાજુ મૂકો એક બાજુ ગીતા રાખો તો ગીતા આગળ એ ચપટી જેટલું લાગે એવું ગીતામાં અઘાત જ્ઞાન આટલું ઉંડાણા ગીતામાં जर्मन नाम मैक्स गीता रात्र सू छूड़ा सूच छू जागु छू तीता ने प्रणाम कर जीवन न शुरुआत करू छू जाजू नहीं कहू मैक्समुलर के गीता ए मार जीवन नश्वासन मरण नश्वासन भगवद्गी શું કહ્યું અર્થ શું થાય ગીતાનું ગીતાનું ગાન કરો ગાન એટલે ગાયન કરો બાપા કાન ખોલ કે શું ના શું હો ખાલી ગાન કરવાનું જ કીધું છે મનન કરો ચિંતન કરો અધ્યન કરો અભ્યાસ કરો ગુઢ ચિંતન કરો ગુઢ વિચાર કરો કંઈ જ નથી કીધું ખાલી કયું ગાન કરો બસ ગાન ગાન કરવામાં શું જોઈએ છે પાંચ વર્ષનું છોકરું ગીતા જ્ઞાન કરી શકે ત્રણ વર્ષના છોકરાને સંભળાવી દો અરે પોપટને શીખવાડી દો પેલા કયા રજવાડા પાસે એક પોપટ હતો ગીતાના અઢાર અધ્યાય બોલતો હા ગીતાના અઢાર અધ્યાય પોપટ બોલતો એ કયું રજવાડું છે એની પેલા કપેશભાઈ ખબર નહીં પણ કોઈ રજવાડા પાસે પોપટ હતો ગીતાના અધ્યાય અઢાર પોપટ બોલતો એટલે ત્યારથી કહેવાય ગયું કે આ લોકો ધર્મસ્તુતિઓ કરનારા છે ને એ તોતા રટન કરે છે તોતા એટલે પોપટ એ તોતાને સીતારામ શીખવાડો સીતારામ સીતારામ ક્યાં કરે હવે એને ખબર નથી સીતારામ કોણ છે એટલે ઘણા શું છે બઉ આમ ડિગ્રી ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રીઓ ચડી ગયું ને એ શું કે ખાલી ગાન કરવાથી શું થાય એટલે ઘણા ઘણા મેં જોયા કોઈ કઈ આ શ્લોક ઉપર ક્યાંક બોલ્યું હોય ને એ તરત કે ગાન કરવું ને એવું કીધું છે કે એમ ગીતા એમ કહ્યું છે પણ એનો અર્થ એ છે કે મનનપૂર્વક એનું ચિંતન કરવાનું પઠન કરવાનું તો પછી એવો એવો શબ્દ ના વાપરે શંકરાચાર્ય જે બુદ્ધું છે ગીતાનું ગાન કરો ખાલી ભલે તોતા રટન હોય ચાલો ગાન કરો આજના બુદ્ધિવાદી હોય એને તો તરત થાય ને ભાઈ આવી રીતે તોતા રટન કરવાથી શું થાય હે બોલી રાખવાથી શું વાંથાય શુદ્ધ સર્વર્મા પરીત્યજ મા શરણ વ્રજ અહપે મોક્ષિષ્યા માસુચ ના તદભાતે સૂર્ય ન શશા કોો ન નિવર્ત તધ કઈ સમજાવવામાં કઈ સમજાય એટલે તોતા રો પણ તમે જુઓ ખાલી દાન કરવાથી શું શું થાય છે એક તમને એકી શબ્દ સમજાયો નહીં ને છતાંય તમને ઇફેક્ટ લાગી કરી મંગલ વાતાવરણ સર્જાય દિવ્ય વેદ મંત્રો ગીતાના શ્લોકો એવી ભગવત સંસ્કૃતની અંદર શ્લોકો હોય મંત્રો હોય સ્તુતિ હોય કાંઈ ન સમજાય ગાન કરવાથી એક વાતાવરણ મંગલ થઈ જાય અરે તમારે ત્યાં કોઈ લગ્ન પ્રસંગ હોય મંગલ પ્રસંગ હોય અને ઢોલી બોલાવો ઓલે શરણાઈ વાળાને બોલાવો એ ઢોલ વગાડે શરણાઈ વગાડે એમાં કોઈ શબ્દ છે છતાં વાતાવરણ કેવું પકડીએ છું એમાં તો અવાજ જ છે ને એમાં એ બીસીડી કખક કખક કાંઈ છે અરે ખાલી મૃદંગ વાગતું હોય તો તમે ઉભો થઈ જાવ છો નહીં નાચવા માટે તો તમે ઉભા શા માટે થઈ જાઓ છો અને આમ થરક પગ કેમ માંડે છે લેવા થગ કેમ થર થર થર થર કેમ માંડે છે ખાલી અવાજ મૃદંગ શરણાઈ તો એક વાતાવરણ ઉભું કરે છે એમ વેદના મંત્રો ગીતાના મંત્રો સ્તુતિઓ એ કોઈ એની અંદર વાણી ના સમય સમજાય તોય એક વાતાવરણ મંગલ વાતાવરણ પેદા થઈ જાય છે એ જલ કમલ તું છાંદ સ્વામી અમારો तने मने बाल मत्या लागे जड़कम तू छ्यूज खाली बोलता इस सवार पोर में शू थ वरण पकड़े એટલે ફિલ્મી ગીતો મૂકો તો એવું વાતાવરણ થાય એટલે ઘરની અંદર સુબ સવાર દિવસ દરમિયાન એના ટેપ રેકોર્ડોમાં એના જે ટેબલ હોય એમાં કઈ ગોઠ્યું હોય એના બધા રૂમ અંદર બહુ સૂક્ષ્મ રીતે આવા સ્ત્રોત્રો ગવાયું જોઈએ ચાલુ જ હોય સુંદર મજા આવે કોઈ ભજગોવિંદ કોઈ વિષ્ણુ સહસ્ર ગવાતું જોઈએ એટલું આમ માઇનર આપણે પ્લેન ની અંદર બેસીએ કેમ બહુ મીઠું મીઠું મધુર સૂક્ષ્મ સંગીતું છે કોઈ દર્દીના કાનમાં ક્યારેક ગોવિંદ શબ્દ પડે કૃષ્ણ શબ્દ પડે નારાયણ શબ્દ પડે સ્વામીજી ઉદ્ધાર થઈ જાય હું તો બીજું શું કરું વિચાર કરો તમે હે મંગળ વાતાવરણ છે અને મંગળ વાતાવરણ શું કામ થાય છે આપણે નારાયણ ભગવું હોય ના આવે તો એ રાજકોટમાં જયારે પાર્ષદ નોકરી કરતા પૂર્વાવસ્થામાં પૂર્વાશ્રમ શેઠ ભગવદ્દી એટલે રાત પડે સંધ્યા થાય એટલે બધા જ ઘરના બેસી જાય અને શેઠ પોતે જ તુલસીકૃત રામચરિત માનસ લે અને એની ચોપાયો ગાય અને બધા હોય દીકરા બેઠા દીકરી બેઠી હોય નારાયણ ભગત બેઠા હોય બાજુ બેઠા હોય અને આ સાંભળ્યું એમાં દૂર ખૂણો હતો ને ત્યાં નારાયણ ભગતે જોયું એટલે શેઠને કીધું શેઠજી હા ત્યાં વાંદરું કેમ બેઠું છે એટલે શેઠ છે ને આંખમાં પાણી આવી નારણ નારાયણ ભગતનું નામ પેલા પૂનાભાઈ હતું એટલે કીધું પુના તારું હૃદય બહુ પવિત્ર છે અમને એ વાંદરું દેખાતું નથી તને દેખાય છે બેટા એ વાંદરું નથી સાક્ષાત હનુમાનજી મહારાજ છે हीदीन राम, राम जनम श्रुति गा वही तीरथ सकल कहा ભાગવતનો દેખાય સત્સંગી જીવન નો મંગલ પ્રારંભ કરો અરે ભાવ સમજ તોત્ર બોલો ત્રણ છોગલા વાળા સહજાનંદ સ્વામી સંત મંડળ સાથે આવી છે એટલે આપણે કીધું હરિસ્મૃતિ ગાવ આવી જાય પરમાત્મા પરમ દયા હાજર થઈ જાય આ શાસ્ત્રો એનો દેવ હાજર થાય છે અને તીર્થો આવી જાય પરમ દેવ આવે એની પાછળ બધા આવે ને વડાપ્રધાન આવે એટલે મિનિસ્ટર મુખ્યમંત્રી સીએમ ને બધાને દોડીને આવવું પડે ને કલેક્ટર બધા એની પાછળ હોય એ બધાને ઇન્વિટેશન લખવું પડે તમે આવજો વડાપ્રધાન આવે વડાપ્રધાન આવે ને આવી જ જાય મહા દેવ સર્વસ્વર દેવ એ આવે બધા પાછળ આવે એ બધા આવી જાય છે એટલે મંગળતાનું સર્જન થાય છે એકદમ મંગળતા મંગળતા થાય અને એટલે જ કહી શકાય મંગળતાનો અર્થ શું પાપ કાપે જીવમાંથી પાપ કાઢી ના તો કાલે કાલે તો પરમ દિવસે આ જન્મે તો બીજે જન્મે જે પડ્યું છે જવાનું છે હે અમુક વનસ્પતિઓ એ મંગળતાનું સર્જન કરે મતલબ એ એનો પરમેશ્ઠી દેવ પધારે છે એનાથી અસર થાય છે જીવ જાણતા અજાણતા એના શબ્દ પડે છે અને એના સાંભળજો બીજું થાય છે દુખ ટળે છે આ ઉપાયો પણ છે દુઃખ ટળે ગમે તેવા વાદળ છાઇ જાય એવા દુઃખ આવ્યા હોય પણ શાસ્ત્ર લઈને બેસે અનુષ્ઠાન કરે દુઃખ ભાગ કારણ કે પરમ ચરિત્ર એમાં સમાયા છે નિષ્ફળાનંદ સામે કહ્યું ત્યાં ભક્ત ચિંતા મળી એ એ તો પરમ ઔષધ છે અમદાવાદમાં જે હરિભગત છે નામઠામ અપાય ને બધા બહુ આમ અરસપરસ ગું થાયેલા હરિભક્તો હોય બધા એટલે બહુ વિગતે વાત નહીં વિગતે વાત કરું તો તમે તાજુંબ થઈ જાઓ પણ નામઠામ આપ્યા વગર જ હું વાત કરીશ વાત સત્ય કહો વાત સત્ય કહું બનાવટ કરીને ના નામ ના આપવું એ હરિભક્ત નહી એવું એના કુટુંબમાં પરિવારમાં એવું દુઃખ મારી પાસે આવ્યા બીજા સંતો કીધું છે હું એમ નથી કહેતો બીજા સંતો નહીં કીધું હોય મારી પાસે આવ્યા એટલી વાત હું જાણું એટલી હું તમને કહું મને ઓળખાણ હતી થોડી વધારે હતી આવે બોરે નાનું પડ્યો એવડા એવડા આંચું પાડે આમળાળ અજમેરી બોર નથી એ નાનું પડે એવડા એવડા આંખમાં ચા જાય સ્વામી હવે મારે શું કરવું ભાઈ સાપ ને કીધું ભાઈ ભજન કરો આમાંથી બીજો કોઈ આવા ઈલાજ મને જ નથી દેખાતો હા વાત તો તમારી સાચી છે એ ભગવાન સત્સંગીઓ વળી પાછો થોડો સમય છે ને વળી પાછા એ વાબા પણ કાંઈ તમે કાંઈ મારું તો કઈ હા લઉં સાંભળવું એ મોટું આશ્વાસન છે હું સાંભળી લો પણ તમે આસુ પાડો છો એનું તો બીજું શું ભજન કરો આ વાત છે સ્વામીજી સાચી વાત છે ગયા પણ એ વખતે એને કંઈક થઈ ગયું કે વારે વારે ભજનનું જ કીધા કરે છે તો આપણે કંઈક કરી મેં કે તમારે જે થાય કંઈક કરવા માંડો ને બસ કરે ગયા વિચાર કર્યો અને ફક્ત ચિંતા મળી લઈને બેસી ગયા છ મહિના સુધી દેખાણા નહીં હમણાં દસ દિવસ પેલા એ અચાનક ગુરુકુળ ખાસ આવ્યા છે અને મને બેટો થઈ ઓફિસ બાજુ થી હું ભંડાર બાજુ જાઉં અને એ ત્યાંથી આમ નીકળ્યા એ ઉભા રહ્યો હવે બોર બોર જેવડ હાશું પણ આજે સ્વામીજી તમે કોઈ કલ્પે ન ઉકલી શકે એવો પ્રોબ્લેમ કેમ ઉકલ્યો મારું મગજ વિચાર મૂકી દેજો શું થઈ ગયું સ્વામી એટલું બધું સરસ બધા પ્રશ્નો વિખ સુખ સુખ સુખ બસ આજે હું તમને કેવાયું અને એને વાક્ય કીધું એ કે આપણું કર્યું કઈ ન થાય ભગવાનને સોંપી દો ને ભગવાન ઉકેલ નાખ્યું પછી બોલ્યા આ એક ટકા નહીં બે ટકા નહીં પાંચસો ટકાની વાત છે આપણું ઉકેલું ઉકેલે ભગવાન સ્વામિનારાયણ જયારે ઉકેલે ત્યારે ઉકલી બધું ઉકલી જાય હા કે સ્વામી આ હું મૂર્તિમાન છું આજે પચીસમો પાઠ ચાલે છે અને મારા બધા દુઃખ પડ્યા જો શાસ્ત્રનું શું એને કર્યું ગાન કર્યું નાખે પંદર વર્ષ પહેલા આપણે જૂની ઓફિસ હતી ને ત્યાં હું થોડો મોઢો પડ્યો એ કચ્છના હરિભગત હતા દુબઈમાં રહેતા હતા પણ ત્યાં કાયદા કાનૂનમાં એવી આંટી આવી ગયા ત્યાં સરકારે પ્રકરણ જેલમાં નાખી દીધા હવે કચ્છના એને ગુજરાતી કચ્છી ભાષા સિવાય બીજી ભાષાના થાંથા અને ત્યાંનું તો બધું બહુ કડક નિયંત્રણ જીરો ક્રિમિનલ હોય દેશ રાજા શાહી પૂછનારું કોઈ ન હોય હાથ પગ કાપી નાખે તો કાપી નાખવા દેવા પડે હા બાપા પણ વચનામૃત બે મુકે નહીં એ લઈ લીધું નાખી દીધા બાપા ખરેખર કોઈ ગુનો કર્યો નહોતો પણ આંટી ઘૂટી એવી હતી કાયદા કાનૂન તો જુદી જુદી રાતના બધા હોય અને અમુક કાબા માણસો ને કામ કરો કાબા માણસ એ છટકી જાય ને આપે હલવાડી દે એટલે હા બાપા બિચારા એમાં ફસાઈ ગયા જેલમાં નાખી દે છૂટવાનો કોઈ અવકાશ નહીં બાપા એ કોઈ વિચાર જ ન કર્યો કે વકીલ રોકો મેસેજ નહીં કાંઈ નહી જેલમાં જાય વચરા મત ખોલી બેસી ગયા વાંચે રાખ્યું પાઠ કરીએ જ રાખ્યો જાય સ્વામી નારાયણ ભગવાન પ્રભુ તમે હું બેસ બસ વચરા તો વેદ વેદ છે ને પાઠ કરો લ્યો વચરામાં ના સમજાય તોય પાઠ કરો એ વાણી કોની છે વાણી પેલા મને કઈ નહોતું મૃત વાંચતા હોય ને હમણાં બે દિવસ પહેલા જ હું બપોરે છાકો જમાય ને પછી વાંચતો હતો પછી વાંચતા વાંચતા એ જે વાત કરતા હતા વચનામૃત જે વાત કરતા હતા મેં કીધું ઓહો શું આમ બોલે છે આમ શું બોલે છે આમ શું એના ઠ સરે છે તે મને રહેવાનું નહીં એટલે મેં છોકરાઓને કીધું મેં કીધું વચનામ છે ને એમાં એમાં પણ કોઈ આમ હોકારો ન કર્યો ને હું કઈ બોલ્યો જો હોકારો કર્યો હોત ને તો કહેવાનું કઈ દે પણ કોઈ જરાય પછી મેં વચન મૂકી દીધું તો તે બોલ્યા જ કઈ બીજી વાત ચેડા મેં કીધું જો આજ મને કઈક તોર ચડ્યો હતો મારે તમને કેવું હતું પણ તમે કોઈ સપોર્ટ ન કર્યો ને પછી હું બોલ્યો વાત તો એમ આવો વક્તા જોયો નઈ વેદ વેદાંત આટા મારે એક એક શબ્દ આગળ શબ્દ આવતા છે વેદ વેદાંત આવતા છે પ્રભુ અમને પાવન કરો પ્રભુ અમને પાવન કરો પ્રભુ અમને પાવન કરો હે એ શબ્દ નો મહિમા જાણતા હોય ને એ સમજી જાય જબરદાન ભાઈ ગઢવી તમે ન ઓળખો મારી પાસે એક દિવસ બેઠા હતા ને મને કે સ્વામીજી આ પૂછલેલ ઢોર સહજાનંદ સ્વામી બોલ્યા મધ્યના તેરમાં માં એ ઢોર કેટલું ભાગ્યશાળી હશે કે સહજાનંદ સ્વામી બોલ્યા પૂંછલેલ ઢોર ની ઊંચો કરો પછી મૂકી દો ધબ દઈ પડે એમ મહારાજ કે અમારા ઇન્દ્રિયો આ તે બધું છે પછી તો અંતરમાં પાછા ફરી જાય છે વાંચતા વાંચતા પણ આપણને ऐल भाई सत्संगी छो समय तो हूँ ये कहू वचनाबद्ध नक्त चिंतामणि न समझाए शिक्षा पत्र न समझाय कोई अपना ग्रंथो न समझा नंद सतो की ना समझाए पराप पर वाणी है गान करो तो उद्धार थी जाए गान करो पठन करो ઘણા એવા અકલ ના ઓથમીર છે એના ઉપર આપણે વિવેચન કરી દીધા છે આ અમૃત પીડ્યું છે તને શું નથી સમજાતું અને સત્સંગીઓ બોલે ત્યારે છાતી પીટવાનું મન થાય એમ તમારા માટે તો બધા છે તમે સાંભળતા નથી અને ઘરમાં વચનામત છે રામ એ ત્રણ દિવસ થયા ત્યાં ત્યાંની સરકારે બાપાને બહાર કાઢી ઘરે મૂકી ગયા લે બાપો વિચાર કરે છે તે બિચાર ત્યાંથી છૂટ્યા સીધા પછી અહીંયા આવ્યા કે જે ભગવાન દેવ દર્શન કરી ઇન્ડિયા આવ્યા દર્શન કરતા કરતા કાળુપુર આવ્યા છે ગુરુકુળ આપણે ઓળખાણ માં વાત કરી મારું કે બહિ એટલે મેં કઈ નામઠામ લખ્યા નહીં એટલે મને કઈ પણ એ મને દેખાય છે હા બેઠા હતા આ બાજુ અમે બેઠા હતા વાત કરતા હતા એ કે સરકારે કઈ પૂછ્યું નથી તે પછી કોઈ ઇન્કવાયરી આવી નથી હું એમનામ છૂટી ને ભરું છું મેં જાણવાની કોશિશ નથી કરી અરે નકામીશ કરી ભગવાને ઉકેલી દીધું તો વળી પાછું શું કામ રિવર્સ કરવું લુખ ટાળી નાખે જોયું અરે દુઃખ છે ઉપાય એક રોગની સામે વૈદ શાસ્ત્ર એમ કે છે કે સો ઔષધો પરમાત્મા એ છે એક રોગની સામે સો સો તો ભગવાન ઉગાડ્યા છે જડે ન જડે જડ્યા પછી પીવા ન પીવા એ આપણી મરજી વાત છે ગિહોડા જો કરવડ ને કાકડી ને કારેલા ને કડવાન મીઠા ને તુરાન ખાટા કેટલા ઉગાડ્યા નઈ શું એક રીંગણું કરી નાખ્યું તો શું વાંધો હતો રોટલો શાક જલ કરે છોકરો બાપ પણ એક રોગની સામે સો ઔષધો ઠાકોરજી આપ્યા છે એમ જીવનમાં દુઃખ છે પણ એની સામે આવા શાસ્ત્રોના અનેક ઔષધો આપણી સામે મૂક્યા છે હમણાં જ એક જણ આવ્યો હતો ને મેં કીધું તું ભજન કર તું ભક્ત ચિંતાની વાત જો હું આને રીતસર કહું છું અમે સાધુ આશ્રમ ઉપર રહું છું ને તેની ઓશ્રીમને દહાયડો તું છે ને આ દુઃખ ગાય છે વાત સાચી તું ભજન કર તું માળા કર તું ભક્ત ચિંતાની વાત તો એમ આમ જ જો હું તને આ કઉ છું છતાં તારી એ વાતમાં ધ્યાન નથી તારું દુઃખ ક્યાંથી ટળે મેં કીધું મારી પાસે ટાઈમ બગાડવા આવ્યો છો તને એમ છે ભભૂતિ આપી દે ટીલું કરી દે ચાંદલો કપાળમાં કરી દે મારદૂત ભાગી જાય કરવામાં તને ભ્રસ્તો બતાવીએ ને તારે કરવું જોઈએ ને પછી તને એમ છે કઈ વાળી વિધિ બતાવે કઈ આમ કરાવે ને અહીંયા કઈ છે આજ વિધિ મોટામાં મોટો ભજન કરવા માંડો દ અને જુઓ હે અરે લૌકિક રીતે તમે બીજું કહું હમ ગીતાનું ગાન કરે ને ગાયન કળા ને કંડ કિલવો હોય ને ગીતાના શ્લોક અદ્ભુત રીતે ગાયન કરવા માટે પ્રતિદિનો નિયમપૂર્વક ગાન કરે ગાયક શક્તિ વધી જાય દરેક શાસ્ત્રની જુદી જુદી એની કૃપા છો વાલ્મીકી રામાયણ આદિ છે ને એનો કોઈ અર્થથી પાઠ કરવા કવિત્વ શક્તિ ફૂટે આ એક એક શાસ્ત્રનું આવું છે એમ ભક્તોને માટે ભગવાન આપ્યા છે તોતા રટન હો એમાં કઈ બધા જ આવેલા બચનાવ દુબઈમાં પાઠ કર્યા છે જેલમાં એ બધું એમાં સમજતા છે નિર્વિકલ્પ સમાધિ એટલે શું કહેવાય તાદાત્મક પણ શું કેવાય જીવ તદાશ રીતે શું કેવાય બધું સમજતા પાઠ તોતા રટન જ કરતા હતા પણ વાણી કોની હતી દેવ સાંભળતા હતા એટલે ગાન કરો બસ પાપ ટાળે દુઃખ ટાળે ત્રીજું માલામાલ કરી દી તો આ તમે કયો છે ગાનમાં ખાલી શું થાય અરે શું શું થાય શું શું થાય એમ માલામાલ કરી દે તમે જો ભાઈ આ બધા સીડી ઉતારે છે કેસેટ ઉતારતા હતા આ બધી ટીવી ઉડારે વિડીયો કેસેટ ઉડારે ડીવીડી ઉતારે કોની મીરાબાઈ ના નરસિંહ મહેતા ના કોઈ રામચરિત માનસની ગીતાના શ્લોકો ભજ ગોવિંદમ આ બધા ગાયકો ગાન કરે છે ને અને સ્ટેજ ઉપર એના પદો બધું ગાતા હોય છે ને માલામાલ થઈ જાય છે માલામાલ થઈ જતા હોય ખાલી એને ગાય ને હોય વૈષ્ણવજન ગાતો હોય પણ વૈષ્ણવજન લક્ષણો સાથે એને લેવા દેવા ન હોય છતાંય માલામાલ કલાકારો થઈ ગયા છે લાખો ની ગાડીઓ માં અરે પર કરોડો ના બંગલા લઈને બેઠા છે તો આપડે ભક્તિ ભાવ એને ગાઈ તો ઠાકોરજી આપને માલામાલ ના કરે નાના માલામાલ ની કદાચ આપણી વ્યાખ્યા સમજણમાં ન આવી હોય કે આપણને પૈસો આપી દે તો જ માલામાલ છે એવું નથી તમારે હગાઈ ન થતી કરી દે તો જ માલામાલ થઈ જાય એવું નથી એ ન થવા દઈને પણ માલામાલ કરતા હોય છે હા ન થવા દઈને ના થવા દે નઈ માલામાલ તમે કરોડાધિપતિ નાખે અને પચાસ ટકા મિલકત એટલે એ આપીને એવું નહીં એ જે માલામાલ કરે છે હા બાહ્ય સંપત્તિ જરૂરી તો જરૂર આપે એવું કઈ નથી ના આપે આવા મુફલીસો ને આપતો હોય ઠાકોરજી તો ભક્ત હૃદય ગાન કરતો હોય દામોદર ના ગુણ લારે ગાતા અરે નારા ના હોય કોઈ દુખી આ રે દામોદર ના ગુણલા ગુણા ચિત્તાનંદ સ્વામી કે રોટલાનું તો સ્વામી નારાયણ માથે લીધું છે હોયડમાં આવીને દઈ જાય એમ છે હોઈડીમાં તો સમજે ને આ ચાદર ગોધડું ઓઢી ને ગયો હોય એ પાછું ઉનાળાનું નહીં કડકડતા માઘ મહિનામાં જે ઠંડીમાં ગોદળા ત્રણ ટક આવી ગયો રોટલા નાખી જાય એવું તો સ્વામિનારાયણ માય કીધી વાત શું કરો ભજન કરો ને મૂર્ખાવો એટલે એને કીધું છે હું કઉ છું આ કઈ હું તો નથી કેતો એમણે કીધું છે ને ભજન કરડલિક માલામાલ હતો બાપનું શ્રાદ્ધ કરવું પડે ત્યારે આખું જુનાગઢ જમાડતો નરસિંહ મહેતા માલામાલ નહી તો શું કેવાય વૈકુંઠ માંથી સંપત્તિ થાય ગોલોક આવે ગરુડ ફેરા મારે અપડાઉન हसी खुशी भाई गरुड़ी थाकी थकी जाए हरी मोटा तपेला लावी-लावी <laughs> माला लाइ मौथ शास्त्र टकी जाए गान करे ने, तोता रटन करे तो शास्त्र टकी ने परंपरा थी वेद गान थी ने। भाई ટકે એટલે સંસ્કૃતિ ટકે ધર્મ ટકે સંસ્કાર ટકે સુખ શાંતિ ટકે દેશ ટકે રાષ્ટ્ર ટકે સમાજ ટકે માનવીય ધર્મ ટકે શાસ્ત્ર ટકે એટલે બધું ટકે આ યહુદી લોકો ગરબાર વગરના થઈ ગયા રાજ વગરના થઈ ગયા ભાગી ગયા ઇઝરાયલના યહુદીઓ બધા ઠેર ઠેર જાણો છો તમે રખડતા થઈ ગયા પણ એમણે એક નક્કી રાખ્યું આખા વિશ્વમાં છૂટા જેમ બાજરાનો પૂળો છૂટી જાય અને રાડા બધા એક બાજુ વેરાય જાય ચારે બાજુ એક એક રાડો આમ એક રાડો આમ એક રાડો આમ આમ થઈ જાય એમ યહુદીઓ વેરવિખેર થઈ ગયા પણ એ લોકોએ નક્કી કરીને રાખ્યું ગમે ત્યાં વેરવિખેર થઈ જાવ પણ આપણી હિબ્રુ ભાષા અને આપણું ધર્મશાસ્ત્ર એને છોડતા નહીં અરે હજારો વર્ષ નીકળી જાય તો એમને હિબ્રુ ભાષા અને ધર્મશાસ્ત્ર ફરીથી એકઠા થયા અને ઇઝરાયલ માં અડો જમા બેઠો ટકી ગયું ભાષા ટકી ગઈ તરી ગયા આ સિકંદર નીકળ્યો તો ગ્રીક માંથી તો એના ગુરુ એરિસ્ટોટલ એને કીધું તું ઋગ્વેદ સંહિતા લેતો આવ્યું છે ભારતમાં છે બધે શોધખોળ કરી ઋગ્વેદ સંતા કઈ મળે નઈ કારણ કે ત્યારે તો આટલું બધું એક બ્રાહ્મણ છે બ્રાહ્મણ જઈને કીધું તમારી પાસે ઋગ્વેદ સંહિતા છે વચ્ચે વચેટી ભાષાના કોઈ રાખ્યા છે કારણ કે આપણા દેશના જ ફૂટતા હોય છે ને પેલા તો હા તો છે ને મારી પાસે છે આપી દો સિકંદર મહારાજ નો હુકમ છે એમને ગ્રીકમાં લઈ જવું છે વેદ ના આપું એ સિકંદર ધૂડ ખાય છે એવું ના આપું આ તો મારા દેશનું છે મારા ધર્મ નું છે આવું ના આપું ખુદ આવ્યો આપવું છે પછી તલવાર કાઢવું આને થયું કે આ તો બધું શાસ્ત્ર લઈ જાય અને શાસ્ત્ર જ્ઞાતાય મરી જાય એટલે એને કીધું જો અમારો દીકરો છે ને એને આખો રૂગવેદ કંઠે છે छोको विचार करो आखो कंठे जाओ दीको लाओ संता नहीं दीको आप संहिता नहीं आपक्या वेद एट्ले बधु टक गायन आ शास्त्रो टकी जाए भाई शास्त्र टकी जाए અત્યારે આપણે શિવજી મહારાજના ચરિત્રો કહીએ છીએ એ કોઈ ને કોઈ એને ભાવ હોય ન હોય ગમે તેમ ભલે ધર્મા ઉઘરાવા આવ્યા હોય પણ વાતો કર્યા રાખીને તો એમ પરંપરા એને એની રીતે એને કાઢવો હોય એટલે ગમે તે રીતે પણ ગાન કર્યા રાખ્યું પાંચ હરિભક્તો આવે ને પાંચ રૂપિયા મળે એમ દક્ષિણા માની નહીં બ્રાહ્મણો કે હરિભક્તો કે જે કોઈ સાધુ કર્યા રાખ્યું કોઈએ તો ચરિત્રો આવ્યા ને આપણી પાસે ગાન કરે એટલે આ બધું ટકી જાય છે ભાઈ ટકી જાય છે શાસ્ત્રો ટકી જાય વેદ ગીતા ઉપનિષદો આ બધું ટકી જાય અને ટકી જાય એટલે આપણે ટકી જાય દેશ ટકી જાય રાષ્ટ્ર ટકી જાય સંસ્કૃતિ ટકી જાય આ ચારોડીમાં આપણે માધવ બાલ શામજી ભગત ને એ બધા દર્શન પાઠશાળામાં સંસ્કૃત વેદોનો આ બધા શાસ્ત્રો નો અધ્યયન માટે પાછળ પડ્યા છે એ ભલે આપણને પેલું લાગે ફ્રી ઓફ ચાર્જ સવાર છો બ્રાહ્મણ છોકરાઓ અને બધા સાધુઓ બધા મંદિરોના બધા સ્થાનોમાંથી આવીને ભણે છે એ મામૂલી કામ શાસ્ત્રો ટકે છે શાસ્ત્ર વિદ્યા ટકે છે સમજનારા છે એમાં ડોનેશન કરીને એ નભાવે છે આપે છે તો જ થાય છે ને એમની પાસે આવનારાઓ પાસે તો બ્રાહ્મણો પાસેથી એક પૈસો લેવાનો નથી પહેરેલ કપડા આવવાનો છે સવાસો સવાસો વિદ્યાર્થીઓ ચાલીસ પચાસ જેવા સંતો અદ્યતન શિક્ષણ સાથે ભણાવવાનું એક જ વર્ષોથી કે શાસ્ત્રો ટકવા જોઈએ શાસ્ત્ર ટકશે તો બધું ટકશે ઉત્તમ કામ છે શાસ્ત્રને લીધે સંસ્કૃતિને સંસ્કાર અને હવે જે તમને છેલ્લી વાત કરું છું એનાથી પણ તાજુવી છે કે શાસ્ત્રના કેવળ જ્ઞાનથી બહુ જાય પણ વિચિત્ર વાત એટલા માટે કહું છું થોડુંક સમજવા કોશિશ કરજો રેલવે સ્ટેશને તમે જાઓ કાળુપુર અને તમે રામેશ્વરની ટિકિટ કઢાવો હમ તમે દ્વારિકાની ટિકિટ કઢાવો એ ટિકિટ તમને ટિકિટ આપનારો આપે કે નહીં આપે કે નહીં કોઈ દિવસ રામેશ્વર ગયો નો હોય જગન્નાથપુરી ગયો નો હોય દ્વારિકા ગયો નો હોય છતાં એને આપેલી ટિકિટથી તમે જઈ શકો નહી જાઓને પહોંચી જાવ ને બરાબર એ કોઈથી ગયો ન હોય બીજી વાત રસોઈયો પાંચ હજાર માણસનું રસોડું કરે પૂરી શાક શીખંડ પૂરી ભજીયા બધું બનાવે અને પાંચ હજાર માણસો જમી લે રસોઈઓ કોઈ તેવું ખાઈ શકવાનો સમર્થ ન હોય અને દાળ ભાત ખાઈને છાશ પવાલું પી અને વયો જાય એમાંનું એ કે કંઈક ખાઈ જ ન શક્યું એની કોઈ તબિયત એવી નથી કે ખાઈ શકે કોઈ ન ખાઈ શક્યો પણ પાંચ તૃપ્ત થઈ ગયા કે નહીં હા એમ એમ ગાનારો છે ને એના કદાચ એના જીવમાં બધું ના આવી ગયું હોય પણ એ ગાયા કરે છે કાળુ ઉપર ટિકિટ જ કાપતો હોય તો પેરો દ્વારિકા પહોંચી ગયો કથાકાર ને બધું ના આવ્યું હોય જીવનમાં શક્ય છે પણ એને સાંભળનારો કેટલાય ઉધરી જતા હોય છે ભાઈ કથા સાંભળી સાંભળીને સાધુ થી આગળ હરિભક્તો નથી નીકળી ગયા સાધુ ગીતમાં શ્રીમદ ભાગવતમાં વ્યાસજી મહારાજે એમ કેવડાવે છે કે જે કથા વાર્તા કરે છે એ ભગવાન કે એના જેવો કોઈ મોટો આ બ્રહ્માંડમાં દાતા નથી દાતા ને મોટો દાનેશ્વરી કોઈ હોય ને તો કથા ભગવાન કરનારો છે દાતા છે એ મોટો દાનેશ્વરી છે ભૂરી દહા આના જેવો કોઈ દાનેશ્વરી નહી આપણને તો પાંચ લાખ કરોડ ને એકસો એ મોટો દાતા લાગે ભગવાનનારો છે એના જેવો કોઈ દાતા નહીં ગોપી ગીતમાં તરીકે એક જેને એક ભુભદેવ છે ને કથા કહેતા રામાયણ અને એમાં એને કથાઓ કરતા છે એ વખતે ગામમાં દૂધ વેચવા માટે ત્રણ ભરવાડો આવેલી હવે એ છે આ બધું માણસ જોઈ બે વખતે ભવસાગર કેમ ન થરે આ ભરવાડો ને સાંભળ્યું એ આપણે રોજ દૂધ આપવા આવી છીએ વચ્ચે મોટી ઘોઘવાટા કરતી નદી છે અને નદીના આપણે રોજ પછી પૈસા દેવા હોડી આવવાના પછી આવવાના પછી દેવા रोज न आठा भांगवाह कई खोटे तो मन रोजा भांगवाची ब्राह्मण के कई खोटू बोले शास्त्री कथा कर शास्त्र हो त्रलियाम करता पड़ा રોજ રોજ એ કંદર દી ને આ કાંઠે ધાવે ને આ કાંઠે દૂધ વેચીને આપડે કોક તો ભાળી જ જાય ને એ કે આ તો ગજબ છે કે આ શું છે આ તાજુ એટલે એમને એક વાર કોઈ એને ઉભા રાખ્યા એ બહેનો એને કીધું કે આ તો આવું થાય છે એમ મારે કરવું છે આ લોળું નીભ ને ધાલકા જેવી ચોટલી લાટા જેવું બધું ટાય કઈ ન તરી શક્યા એ ગાનારો નથી તરતો પણ સાંભળનારો તરી જાય છે એક જણા છે ને દવાની દુકાન હતી દવાઓ બનાવે વેચે પણ દરેક દવા ઉપર લખેલું ફાયદો ન થાય પૈસા પાસે દરેક દવા ઉપર લખ્યો એ દવા લઈ ગયો એક મહિના સુધી ખાધી કોઈ ફાયદો થયો નહી એટલે એને આવીને દુકાનદાર ને જાય કે આમ જુઓ અત્યાર સુધીમાં પાંચસો રૂપિયા દવા ખાઈ ગઈ અને તમે લખ્યું છે ફાયદો ન થાય તો પૈસા 500 રૂપિયા પાછો હોય કે શું લખ્યું છે પૈસા પાછા મેં એમાં ક્યાં લખ્યું છે ખાનાર ને ફાયદો ના થાય તો પૈસા પાછા એ તને ન થયો પણ મને પાંચસો રૂપિયાનો ફાયદો થયો નહી ફાયદો થાય થાય ને હા જાનાર ખરેખર આહિર હરિભક્ત ઉપલેટાના લાલા બાપા આ બધા પ્રાથ સ્મરણીય બધા એવા બધા એકાંતિક ભક્તો હે ત્યાં સંતો વારંવાર આવે એમાં નથુભાઈ બારૈયા ત્યાં સંત મંડળ પધારેલું સવારથી મંગળ ગીતો ગવાતા હોય ભજનો ગવાતા હોય સાંજ થાય તો પછી બે ત્રણ કલાક સુધી કીર્તનો એવું બધું કથા ને વાર્તા એવું બધું ચાલતું હોય એક ગામમાં વેરાભાઈ કરીને ભારડી ક્ષત્રિય દરબાર પણ ભાઈ પાપ એને પાપ કરવું તો તપદ વાત હલતા ચાલતા પાપ કરે ખૂંખાર માણસ કોઈનું નામ ના લે પણ અહીંયા સંતો છે ને સાંજ પડી છે સંધ્યા ઢળી છે દરબાર છે ને આમ આમ ગોઠણ બાંધા છે પૂળો પૂળો મૂછું રહી ગયું છે પાઘડું ઉતારી ને બાજુમાં છે હોકો ગડગડાવે છે અને નથું બાર ઘરની બહાર થોડે દૂર એ ટોળકી સાથે બેઠા છે અલગ મલક ની બધી વાત માંડે છે એમાં સંતો આરતી કર્યા પછી એક પછી અરે એળે ખોયો એ માણસ અવતાર રે કઈ જન્મ સંગાથી વિસાર્યા જગ દેશ માણસ નો અવતાર મોંઘો નહી નહી તો જાશો ચોરાશી માં જન્મ બહુ ધરી માણસ અવતાર મોંગો નઈ મળે ફરી એ બધા શબ્દો આવે છે ને વેરાભાઈ સાંભળે છે શું બોલે છે માણસનો અવતાર મોઘો નહી મળેલી અરે નહી તો જાશો ચોરાશીમાં માણસ નો અવતાર મોંઘો હો એક બાજુ મૂક્યો પાઘડું માથે લીધું આ ગાનારા કોણ છે કોઈને ઘરે પગ મૂકે નથુભાઈ બારૈયાના ચોકમાં ખડકીમાં થઈ ઓસરીમાં સંતો બેઠા છે કીર્તનો ગાય છે આંખી વેચીને સહજાનંદ સામેની મૂર્તિ પધરાવી છે સામે બધા એવા એકાંતિક ભક્તો બેઠા છે નાનકડું ટોળું છે પણ બ્રહ્મરસ અક્ષર નીતરતો એવું વાતાવરણ છે એ નથુ ત્યાં વેરો ભાઈ હા વાળીને છોકરું ડરી જાય એ આવી છેલ્લે આમ આવી બેસી સંતો ગાય છે એક પછી કીર્તનો ગવાય છે ધીમે ધીમે આમ આમ આગળ આવતા જાય છે ત્યાં તો કીર્તન પૂરા થયા અને પછી સંતોએ વાતો શરૂ કરી અને ભાઈ જેવું કીર્તનો હતા એવું જ વિવરણ અને એક ને બે એવા ઘા કટકા થાય પેટને માટે હિંસા કરવાની પાપ કરવાની વ્યસનો કરવાના પાપમાં પાછું ભૂરાટો થઈ ને કુદીને દરિયામાં પડવા જેવી વાત ના કરાય આજે નૌકા આવી છે આ સત્સંગ નૌકા છે ચડી જવું બહુ સાગર થઈ જવાય આ બધા પાપ જીવ હિંસા બેબીચા આ પાપ સાધુઓ ગણાવે આને ઓલા વેરા ભાઈ કથા પૂરી થતા થતા તો દોડીને સાધુના પગ પકડી લીધા મહારાજ બાપ જેટલા તમે ગણાવ્યા નહીં બધા પાપ મેં કર્યા છે મારો ઉદ્ધાર કરો બાજ આજ હું તમારે શરણે છું મેં આ બાપ કર્યા છે મારું શું થશે સાધુએ કીધું એટલું સહજાનંદ હરિ ભજી લોરે અવેરી એ ચારે નો ત્યાગ કરી ભજી લ્યો ને સહજાનંદ હરિ આજે આવી ગયા છે ભાઈ ભજન કરી લો એનો આશરો કરી લ્યો અને વેરા કીધું લ્યો મહારાજ લ્યો આશરે લ્યો શરણાગર હાથમાં લીધું જળ લીધું પંચ વર્તમાન ધારણ કરાવ્યા કળામાં કંઠી નાખી ઓહો કાગડો હંસ થઈ ગયો ઘડી પેલા જયારે ખડકી માં ગયા ત્યારે શું હતા અને બહાર નીકળ્યા કંકુ નો સૌમ્યતા આવી ગઈ આખા ગામમાં વાત ફેલાય ગઈ આ જોવો પહાડ ઓગડ્યો हाँ पीवा हरिभगत शिक्षा मूर्तिमान पील थी दातर कर वेरा भाई तेरे दातन लाइन मलिक ने पूछये शिक्षा भ्री मे गरदी ने पूछा वगर लाकड़ा ना टुकड़ो के खूल पांदी मलिक ने पूछा वगर न ले भूल कर એ ખેડૂતને દંડવત મીંડા કરો એટલે ખેડૂત ફફડી ગયો દંડવત કરે એટલે બાપા તમે રેવા ના ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે મને મેં તમને પૂછ્યા વગર આ દાંતણ કાપ્યું છે આ તમારા પગમાં મૂકીને માફી માંગુ છું કેવા થયા તમે વિચાર તો કરો ક્યાં પહોંચી ગયા લાવ બોલો ગાયન સાંભળ્યું ભાઈ હે ગાયન તરી જાય एम खाली कीधु गेयम गीता आवा के फायदा थे आप जे गेयम गीता सहस्त्र विष्णु सहस्त्रनाम आज विष्णु सहस्त्रनाम है यो एम कहू पर हम यही अत्य आज हूं कह जाऊ तो आ हवा अग्यार ई हवा बार वागे આપણી બધ જ છે ને જે ખરેખર સાંભળવા જેવું તો આમાં જ આવતું હતું પણ હવે શું કરીએ આમાં કે નકામી વાત કરી છે એટલે ગાન કરો તમે તમે તમે જે કીર્તનો આવડે જનમંગલ આવડે પ્રભાત્યા આવડે વચનામૃત આવડે ભક્ત ચિંતામણી આવડે જે આવડે એનું ગાન કરો પાઠ કરો ભજન કરો કઈ નો આવડે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો પણ કરવા જેવું એ જ છે સ્વામિનારાયણ મહામંત્ર નો કઈ એના અર્થથી સા શાસ્ત્રીય અર્થ બધાને આવડતો હોય કઈ अभन लोग स्वामी शुरू नारायण नर एट नर एन शुरू है कई छता है अक्षरधाम आम तब जो रोकड़ो जाए कि नहीं गान कर देव प्रबल गान करो अपनी पास घणु बधुस सत्संग गान करो जैसे ते प्रियन गान करो बात વિષ્ણુ સહસ્ત્ર વિશે ગાન કરવાનું કહ્યું છે બીજા નંબરનું પણ આવતા શુક્રવારે આપણે વાત કરીશું આજે આટલું બસ છે સહજાનંદ સ્વામી બાલા ભક્તોજનો જે સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુ ટ્યુબ વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો तो आ बदा उत्सव ने यूट्यूब पर निहो शेर करो सबस्क्राइब करो अपने गुरुकुल परिवार्यूब चेनल रेग्युलर अपडेट मैं बेल आइकोन पर क्लिक करो आम करने की तमें सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जोड़ेला रहो